શું બોલેશું કઈ બાબત ની વાત કરી ખબર કેસરો ગાડી ના પાટા રાજધાની કોણ ના પાડે દિલ લાગ્યું રાજધાની સાથે બધા કઈ ગયું દિલ્હી આવે દાદા કેવું ના પડે વિચાર આવ્યો માણસ આવે છે ને વધારે વધારે ભૂલી કે હજુ પક્ષ એટલો રહ્યો છે એ ભૂલી જાય છે કે પક્ષ હજુ એટલો છૂટ્યો નથી સોશિયોલોજી સાચી વસ્તુ શું છે ક્યાં ચુકાય એવું છે જગત નિર્દોષો બધી ભૂલો ભાંગે એવા જ હોય છે હવે ભૂંચાઈ ને આવી ભૂલો થાય ઉપર બધા લેયર્સ હોય આ જે કવચ હોય પછી અંદર પાછા બીજા બધા લેયર્સ હોય છે દાદા પછી મગજ હોય મગજ તો બહુ નાનું અને જે માથું એ મગજ ના સર વધારે મોટા દરેક વસ્તુ નું ડેવલપમેન્ટ હોય છે હા પાકું થઈ ગયું વ્યવહાર ના દેખાય એટલે કહીએ તે કહીએ તે આ કે સાધારે કેવી પડે સે સર લાગે છે અને તમે ક્યાં ક્યાં કરો તે ડિફરન્સ કે ના બધા જુના આગ્રહ લે ને આંડર ડેવલપ થઈ જાય થઈ જાય માન્યતા આગળ કોઈ ની ભૂલ તો કઈ એજ આપી કભીર ભૂલ કઈ થાય કે જોવાની છે તમને શું કે તમને ન્યાધી તમે ભૂલ છે કે પ્રિન્સિપલ જ છે કોઈ જીવ કોઈ મારા જેવું એવું પડશે કોઈનામાં કોઈનામાં ડખલ જ એ તો કોઈ તો વળવા તોミリー વળવા જઈる છે જયારે બહુ ચિંતિત બગાડે હોય તો સારું બધું સારું વાત વીએ થયા પછી વાંધો સાચી એમ નહી એક બાજુ આ ગમે નહી બગડે તો ગમે નહીં બંને વિરોધાભાસ વાળું લાગે છતાંય બંને કાર્ય કરે છે એમ જ હોય એટલે કયું એડજસ્ટમેન્ટ હોય તારા બગડતો હોય વાંધો ના આવે ગાડી મોટા આવે પચીસ કામ પૂર ગયા પછી ચોર જ થઈ ને એવું કરે બધી ચોર જ કહેવાય બધી સ્થિતિ માં વાંધો નથી એવો કોઈ માણસ બગાડે જ નહી એક તો કોઈ માણસ વિધાનસંઘી કોઈ માણસ બગાડે એવું માનવ મારા માનવા આવે નહી ગુનેગાર સમજદાર પોતાની સમજણ પ્રમાણે વાપરે પોતાની સમજણ વાત બગાડવાની વાતો થઈ ગયા સુધર્યું બગડ્યું સારું ખોટું બુદ્ધિ ડિપાર્ટમેન્ટ બુદ્ધિ ને વાત માર્કવાનું વર્તણ થાય અને ખરેખર થઈ રહ્યું હોય બધું વ્યવસ્થિત થઈ રહ્યું હોય વ્યવસ્થિત રોકડા મળે રોકડો માર એમાં ફળ શું મળે બગડી જાય કર્મબંધન નું અજંકા અજંકો થાય ત્યારે કર્મ બંધ એવી ભૂલો માર્ગ ને તો રોકનારી થાય ને એવી ભૂલો માર્ગ ને તો રૂંધનારી થાય ને રૂંધે ભૂલો મારને રૂંધે ને અન્ય પાસે મારી માન્યતા ખરી એમ માન્યા મારી તો વ્યવસ્થિત મિત્ર માન્યતા તેવસ્થિત મિત્ર વ્યવસ્થિત મિત્ર માન્ય અથડામાં ના આવે ને પછી મળે નઈ એનું કર્યું અને તેલો સમામા છે marked રદ્ધર કામ ના કથાટ કરે ગતી ન્યાય થાય ને તરીકે રદ્ધર કામ નો પ્રવર્ત કરે ગતી એટલે આપણે બક દે દાય રદ્ધર કામ રકરા ક્યાં કઈને વરે એ રદ્ધર કામ નો કરે એકંત મનતે મન મન ન કરેંત છે કે આપડા આ જગતને આપડા દેહ બનાવી દેવ છે તો દેય કરન દીતે પૈસો કરી કરી વિચાર લાગ્યો તો દેય કરન આદી થાવા દેવું પણ આ મત પર ઉદમિત છે એને ટીપા પકહેની છે જાંકી તો પકળશે આ મોટીયા ન કે લઈ મોખે જોવાનું જ નિસ્તે છે પણ દાદાજી ઉદે કારણ ના જોરથી ન થઈ ગયું આ બાબતનું એ અટકી જાય પણ એટલી સમજ છતા એટલી સમજ આજ્ઞા એવું જાગૃતિ હોવા છતાનો એવું વ્યવસ્થિત આવું શું કરવાનું ગાડી વાગે ચલાવતા ત્રણ મિનિટ થાય પછી અમુક માન્યતાઓ પછી આ બધું ચૂકી જાય એ ગ્રાહતા તો સોફાન તોળાના જોય છે દુનિયામાં સોફાન આજકાલ તોળા જ કરે એકલો કરે નહિ ડારે એકલો નો થારે હા ના જગતમાં નહિ સબરા તો હું દે તોળા આ બે કથા દે મારું નકરું હોય છતાઈ જાય હવે આ પ્રશ્ન આપી દીધો હે આને ના થા સાને ના સાચી આને તો તુયે ચા લાગા હા બાપા ગાડી ઉભી સૌથી મને ખબર પડી કોને કપી ધરાવી આ વસ્તુ ની છે બીજાનો ગુનો કરો બઉ મોટો ગુનો એ તો ક્યાંક કરીએ તો આપડે જાય ભૂલ સારી એની ભૂલ ગયું યાદ આવે દેખવડો દેખાતો હતો વ્યસ્ત જો સંઘના પૈસા આપડે કદાચ આ તો ઊંઘા જાય અમારો છોટો ખરાબ શરીર ને નુકસાન થયું ફરી એવું ના થાય ને થાય પોતાની ઉપર ધોર ઉડવાની છેલ્લી ખરેખર છે વધાર બે પોતાના દોષ દેખાતા નથી શક્તિ બંધ થઈ છે બીજાના દોષ કાઢવા માટે નથી એના દોષ કને કહે નિશાન બીજા અંદોજ કાઢો નિશાન વિશ્વાસ નથી આવડી ગયા આવું જ્ઞાન મળ્યા પછી જ્ઞાન ના મળ્યું એને કોઈ કેવાય જુનેગાર ગણાતો ગુને કરતા જ્ઞાન મળ્યા એક સમય પણ સમય પણ બગડે નહી જીવન જીવતા ના કેવા જેવું ના એજ ગમેડ પારકા બળથી ફર્યા કર અમલ માં હતા પાણી જમીન ના થયું થાય વાત પહોંચે વાત જ પોતે એવું જ બને વાર હિંસા કરીને ચઢે ચડે જવાબદારી નહીં હજાર આપણને કેમ મળી અઘરું હતું સત્તેર કર્યું રિસર્ચો કર્યો હતો અઘરું હતું કે આમ આ વ્યવસ્થિત છે આમ છે ના છેલ્લો રાખ્યા સિવાય બધી તબીયત દેખાઈ ગયું મારી દેવા જે હોય ને એ ધય હતો એટલે પાસ વર બોમ્બ ફૂટે તમારી ચાગી નથી એક ચાગી બધા ખરું તો એમને ખરું છે મારે લુ તો બધામાં એટલું બધું લખી લાવે છે હું તો એવું એમ તો નહીં લઈને સમજાવવાનું છે એ જે આપડે ચાર આ રમીશરી આ તો WhatsApp છે ને WhatsApp છે ને WhatsApp છે 12 આ ગ્રુપ એ તો એટલે ઓટલમ પડી ગયો એને એટલે તો મરી જાય હો તો આ તો સાચા મરી જાય એ જીવ તને સુસકે છે સહી બાપ સહી બાપ દાદા ને જ્ઞાનો તો આપડે દીપાડવાનો પ્રયત્ન કરવાનો છેદય નારી જેવું થયું આપડે પકડાય કે હરાવું ભય કરતો તૈયારી કર્યા આપડાઈએ તો આપડા તમને કેવું લાગે अतर आव दर अवतार घर्षणों ने शिष्य पीछे कई व्यक्तिगत मिलको अनंतार आज माथाकूट करेगा તો પૂછા જવું પડે એને આપડે કહે આપણને પોતાને લાગવું છે કે આપડે દોષ છે ધૂમધામ પડી જાય પછી પેલો નાખ છોડે જ નહીં સામ સામી ને ગયા કરો પછી છૂટો હું આજો મોડે નિત આરામથી એવું મારે જીતવું નથી કે વાંધા વચકાલું છે બરોબે કેવાદા વચ્કા નાખવો અને આપડે વાંધા વચકા આવે છે આપણને બે દિવસ ભરાઈ એટલે કરમ પોતાનું કમ કરવું હોય તો આપડે હારવાનું કેવાય છે પડે છે કરવું લાગે છે મનમાં કઈ નથી કશું થયું નથી હા હા હા દસ હાય હાજ કરી તારીખ પાંચ ચાર ત્યાંથી દાદા ના દર્શન કરવા માટે લોકો હજાર ખર્ચે અમેરિકા રહી આવે કલાક ધરે રાત માં બધા ને બધા જ બાબર હેઠળ બસ માં બઉ જ આ પછી બહુ રહેતો નથી દાદા ની પાસે આવ્યા પછી નબળી એ તો કે છે દાદા કેમ કે કર્મ ને લીધે લીધે છે ને કર્મ આવું ના હોય કર્મ આવું ના હોય કર્મ વેદના વેદના કરું કર્મ વેદના સમુ ક્ષણ આપે સદર્મ સદર્મ રક્ષણ આપે અને આત્મધર્મોક્ષ આપે આત્મધર્મ સદધર્મ રક્ષણ આપે ઉપાધિ નથી હોતી કઈ કઈ ના મળે કદાચ ઉપાધિ આવ ઉભા દિવસ ના થાય છે ઉભા દિવસ ગમે સંસાર માં ઉભા ના ગમે જ નહીં કઈ રીતે એ બાસમતી ચોખા આપે આપ્યા અમે રેતી સામે નાખતા આવીશું એમાં રેતી તો આપડી હમજન છે એટલે પછી રેતી નાખીને આટલો ભાત આવે ત્યાર બાકી લોકો કાકડા નાખીને ખાય મોડા દેખાય મોડા પર દિવેલ પીધું છે ખરી વાત ક્યાંય હોય સેફ સાઈડ ક્યાં જવું જોઈએ પછી દાદા પાસે સેફ સાઈડ છે દાદા પાસે સેફ સાઈડ છે આના છે એટલે મળાડું હા એ બરાબર સેપી ગણ ડરાય આવાની વિચાર કર્યો ને ચલો ના ના ના ઉબાજીનો શોખ છે હોય નહીં હા મુક્તધારી ગરબ છે એટલે બહુ સારી ગણે મુક્તધારી થા તો છે મુક્ત સાઉટર પણ નહી નહી બંધ એ તો બહુ સારી બહુ સારી સહન કર મથે દેવ બજારમાં જવાનું બંધ કરો હા વલણ ચૂકાયું જીવન એ છટોળીઓનું જીવન એ પ્રમાણે જ હોય સટોડીયા નું જીવન એવું જ હોય કે નક્કી કર્યું હોય કે આ વલણ પટે મળે બોલેલું હાથું નહિ પડતું પોતાનું ભણેલું પોતાને હાથું નહિ પડતું એ કઈ જતું પોતાનું મળે બોલેલું પોતાને હાથું પડતું નથી એ પણ એક જાય પૈસા તકે બધી સુખી છું પણ સંસાર ના પૈસો કામ પૈસો દુઃખ નું કારણ છે એમ કે છે કરી લક્ષ્મી ના શું ગુણ છે આગળ બગાડી લેખેલી છે મુક્ત થયા એ મુ છે સ્ત્રી સ્ત્રી મુક્ત પણ ક્યારે રહે મુક્ત છે એવું ભાન થાય તારે રે દેહ થી મુક્ત હા દેહથી મુક્ત આત્મા છું એવું થાય ત્યારે અહીં ચાલી હ